धर्म नाम के के है धर्म मदद खाली कर દોડ ધામ દોડ ધામ દોડધામ ધર્મ હાજર ના રે ધર્મ જ ના કહેવાય ધર્મ હાજર રહેવો જોઈએ મે તને પાંચ વખત તમારા તમારા ધક્કા ખાતા હોય ને તો તમે છતાં ટાઈમ આઈ મારા ટાઈમ આઈને ઉભા અરે આ તો ધર્મ નું રોજ કર્યા કરીએ પણ ઉભો નામ કેવાય તમારે જતો રહે છે ધર્મ હાજર રે એનું નામ ધર્મ કેવાય તેથી પ્રભાવ વાક્ય લખ્યું કે ધર્મ પેલું નામ કેવાય કે ધર્મ થઈ ને પરિણમે હા પરિણમે ચોપડ્યો તે આખું મગજ ચોપડી સ્વરૂપ થઈ ગયું મગજ ચોપડી થઈ ગઈ ભગવાને શું કહ્યું કે આત્મા જવાની આ તો આપડી જણ કરી શું કરવા અને ક્રોધ માન માયા લો ચાર ને લૂંટાળા એ એકલા કશું રે નહિ બધી રીતે લૂંટી લીધા સર ભાઈ થોડું રવા દીધું છે તમારી પાસે ભીડ પડે તારે લાલ અને અધર્મ વધતો ગયો શું થયું અધર્મ વધતો ગયો અધર્મ વધતો ગયો અત્યારે ત્યાં જ કરતા પેલા ભડકો થઈ જાય આપડા ઉપાધિ માં ક્ષમતા રે જાણવું હવે મોક્ષ ના વાદ વાગ્યો ધર્મ જ ના કેવાય અથા બધી ધર્મ જ કર્યો છે ધર્મ તેનું નામ કેવાય કે જે મદદ કરે ખોટે ટાઈમે આવે ને ત્યારે મદદ કરે એનું નામ ધર્મ કેવાય કોઈ અપમાન કરે ધર્મ હાજર થઈ કઈ વાંધો નહીં આ કવિઓ છે ને ધીસમકાળ એટલે સિન્સિયર રહેતો કોઈ નથી ભય ને રહેતો નથી ભય નહીં રહેતો તો ધર્મ ને શીખ સિન્સે મારી ભગવાન થાવી મારો દોષ નથી કે છે ભગવાન કેમ રાજી થતા નથી આવી દર્શન કરે છે કે મારા દર્શન કરે છે પાછળ જોડા ને યાદ કર્યા કરે છે હા લઈ જશે પછી એક પછી શું કરવું કેવું કે દાદા ભગવાન વહેલી તકે જજે બીજા જોડે નાત્રે અને ના દેવું હોય તો રેજે એમ કહીને આપડે દર્શન કરવા જવાનું દર્શન કરીને જાણવું કે આખરે ગયો તો આપડે જાણવું નાત્રે ગયો અને રહ્યો તે જ લેવા બે બગાડું ભગવાન રોજ નું છે રોજ લેવા જવું પડે ને આ પણ જાય નઈ ભડક છે જાય ને જાય નઈ કાયદો છે ધર્મ રક્ષણ કરે છે એ બધા રક્ષણ કરે ધર્મ કહેવાય નું ખોરે ખડો રે ધર્મ તો બધે રક્ષણ કરે હે શ્રદ્ધા રાખી દે શ્રદ્ધા રાખે તો શ્રદ્ધા ક્ષત્રિયો દ્વારત કેવી હોય ક્ષત્રિયો ભગવાન ક્ષત્રિય હતા ને બધા ક્ષત્રિયો દ્વાનત કેવી હોય ચોખ્ખી બધી દ્વાત હોય કે ભાઈ તારે જોડાયેલ કે તાર જોવો જ પડે તો ભગવાન સઠી કરવા દેવા મેરેન્દ્રનગર ના ચાર્યા કરે ચાર્યા કરે તમારે ખાઓ પીઓ સુઈ જાવ આરામથી જુહુ ભર્યા હોય ના લાકડા પાંચ છ હજાર વાર સુધી તો આપડે વાર સુધી કાઢવા આપડે લાકડા જવાનું હા હાઈ કરે ખે કામ ના કામ છે લાકડા માં જવાનું ક્યારે ક્યારે કઈ કહેવાય ધર્મ કરે છે ધર્મ તો એમની જોડે ઉભો જ રહેતો નથી જરા કપમાન કરે ને તે પેલા ધર્મ દોડી જાય આપણી માં આપડે ના કરે અપમાન કરે આટલું જો ભક્તો બધા સમજતા હોય તો તર્ચારમાં પડી જાય આપડે ધર્મ થઈ પરિણામ તો પામતો નથી હાબુ કરીએ પણ લુગડું એવું ને એવું બર્યું કે ગામનારું ખોટું કે લુગડું ખોટું ના થાય આરતે હમઝન પડે છે ને તમને નહી હમણાં ઘેર છે રાતે અગિયાર વાગે આવે પાંચ જણ મારી આબરુ જાય એટલે આબરુજનો છોકરો એને આ સહયોગ ગમ્યો નહિ શું થયું એ આર્થ ધ્યાન કેવાય શું કેવાય નો બગાડી અને આવો પધારું પધારું કે આવતા બગડ્યા કઈ તો આપડે આબરુ જાય કે છે પછી પાછા દિવારી ભાઈ ને પૂછે તમને શું કેતા કઈ રીતે પોટલા મોટા મોટા રહ્યા છે શું કેતા ક્યારે જવાનું કેતા ભાઈ કે હું જોવાનું તમે જાણો તમારા ભાઈ બંધો છે હજુ આયાબળે તે પેલો ક્યારે જશે એ વાત હવે ક્યારે ક્યારે આ દુખ માટે તમે હમજ પડી ને બોલો હવે એટલે ધર્મ સિદ્ધ કરે તો આવો મન બગાડે મન મય બગડેલું પેલો મોડા પર તેમ જાય કે મોડું ઉતરી ગયેલું છે તમારે ના બગડે કે બગડે રાતે બે વાગી ગંભીર દાસ અક્કલ નથી કર્યું કરતા અક્કલ નો કોરો ઉભો થઇ જાય એ ધ્યાન કેવાય એ ગુસ્સો ગુસ્સો થઇ જાય ને મન બગડી જાય ને એ ધ્યાન કેવાય એ રોતે ફળ નર કરતી બોલો ભગવાન ત્યાંથી કહ્યું છે કે અન્યાયથી હે ભગવાન્યાય નહીં બોલ્યા હોય નહી ભગવાન અન્યાય કરે આ બધું સહન થતું કેમ નથી તા કે ધર્મ જાણ્યો નથી ધર્મ સુન્યો નથી ધર્મ સજ્જ નથી ધર્મ સાંભળ્યો નથી હજુ धर्म सांभ श्रद्धा बैठी हो है, तो धर्म से कड़े मदद करे